વધારો તમે આવ્યા છો બાબો છે એ કરતો નથી આ પર સાર કરી મનુષ્ય મોટી મનો થાય ને ત્યારે બુદ્ધિ જેમ જેમ વધતી જાય તેમ કરતા પણ ભગવાન વધતું જાય બુદ્ધિ જેટલી વધે એટલો બળાપો વધતો જાય બળાપો એક રતન એક મન થઈ તો બળાપો મન ન થતો પાટ પણ બુદ્ધિ વધે તેમ બળાપો વધતો જાય એટલે આ શંકા ન થતા બુદ્ધિ વધી બળાપો વધતો જાય આ બાળકો ફક્ત જ્ઞાની ના હોય એમ શું કારણ કે હોય નઈ બુદ્ધિ નો સ્વાટો હોય નહિ ના સારી ચાલે કારણ કે બુદ્ધિ ને પાછી બાજુ એમ શું બુદ્ધિ સંસારો નું ગામ નખો ને ટૂટો બે જ દેખાડે જ્યાં જાય ને ત્યાં શું જે બો યાદ આવે અડે ની છે એ શાંત પરિણામી છે યાદ ના આવ્યું અડે નહીપ ભાવ અને જ્યાં સુધી યાદ આવ્યું ત્યાં સુધી ઉપભોગ માં મોટા મોટા ભાર મૂકવામાં આવે જ્ઞાની ના મળે ત્યાગી મળે જાગી મળે કોઈ તો વાત કરવાની છે એ કરવાનું દેખાય કરવાનું છે ખાલી સમજવે સમજીને સમય જાય રાત જવાનું છે અને જ્ઞાની પુરુષો બીજે ચક્ષું આપવા માટે એક કલાક પ્રયોગ કરે એ આત્માને અનાત્માને બધું છૂટું પાડ્યું આત્માને અને આત્માને બેલે વિભાજન કરી નાખે પછી બીજે તો શું બીજે તો શું થાય એટલે તમે આત્મા દેખાય પછી આત્મા દેખાય તો આગળ રાઘમાં થાય ગધેડા જગત ના લોકો ગધેડો કહે છે પણ એમાં આત્મા તમને દેખાય ખૂબ દેખાય પછી તમે એને આખા જગત માં આપડે જે જગત છે આપણા ક્ષેત્ર માં એક જ હોય કોરો હોય દસમું કલ્યાણ हम इतना के विभाजन कर आत्मा नाम विभाजन दिव्य चक्षु उत्पन्न दिव्य चक्ष उत्पन्न आत्मा दिखाई कूतरा दर आत्मात्मात समझवा ज्ञा पुरुष हो आत्मा जड़ेव नहीं तो आत्मा कोई कार्य कोई अवज तम जड़ेव નથી કારણ જેને જોયો છે ભરતુરીનો અહંકાર સમજે કે હું પાઠ કરું અંતર ખાલી જાણતા હોય હું છું બરાબર છે એ જાણ્યા કરતો ને કામ કર્યા કરતો એટલે આ કાલમાં જ્ઞાની પુરુષ થયા એ દર્શન થયા ઉપાય નથી થાય ભાવ છે બધી જંગળ વાતો છે આ સંસારમાં કર્મો ની વર્ગણા છે ત્યાં સુધી પરિભ્રમણ છે બુદ્ધિ ના બાપો હદાય અનુભવ માં આવ્યું છે વધે એટલે બળાપો વધે એટલે તારી વાત તો ક્યાંય આજે લગ્ન નથી વાત બોલે સપ્ટેમ્બર નીકળી ગઈ છે કોઈ જગ્યાએ બહાર નીકળે બાર પડે વાક્ય કેટલું કામ લાગે અત્યારે હું તો આખા જગત ની ઓટી માં ઘાલી ને બેઠો છું હું એમને એમ છેતરાતો નથી ક્રંતિલાલ કર્યું આવી છે અને મળે અને ઘડી આપી ખોટું દેખાય અને દુઃખ થાય છે ત્યારે આવું કામ કરે છે અધમ કામ સારા માણસો પણ એની કેટલી ખરાબ દશા હોય એ પોતે જાણે બધું છોડી દેવાનું છે બીજા કોઈને ચેતકડા અહી ગોંઠે પડે નહીં છૂટે હું મારો સ્વાવ છોડું નહીં સુપર કદાચ મુખ નો અધિકારી નથી સુપર્યુમન થાય તો દેવલુક માં જાય અધિકારી નો અધિકારી તો આત્મા જાણ્યા સિવાય ત્યાં સુધી આ બધું શુભાશુભ ઉપયોગિટ ભેગું થાય દેહ ગતિ જાય ડેબિટ ભેગી થાય ક્રેડિટ ડેબિટ આ તિરંગ્રેન મનસ્ગતિ માં બે ભેડ હોય તો થાય આનો આ હિસાબ છે ક્રેડિટ ડેબિટ નો હિસાબ છે પુરણ ગલન કોઈ સત્પુરુષ ના એ કરેલો હોય દ્રષ્ટિ બદલાય નહી તો દ્રષ્ટિ નથી રોગ છે ને માટે રોગ થયો એટલે બે ખાઈ રોગો બોલી જાય कारणता पड़े एक ज्ञान नीर्विकारी सके नहीं ज्यादी ज्ञान थे ज्ञानता कीधी है બુજન્ય જ્ઞાન છે એટલે સ્વયં પ્રકાશિત જ્ઞાન બધા પર પ્રકાશિત આમાં સુભાભ ના ભાવો પડેલા છે રેકર બોલે છે ને તેના એક એક વાક્યમાં શાસ્ત્રો બધા અનંત સમાયેલા છે એક એક વાક્યમાં આ રેકર ઓર્ગ જાતી છે અને આ રેકરની પરમ ધ્યાન રાખ્યા કરું છું કે કેવી વાગત છે રેકરમાં ભૂલ ક્યાં થાય છે એ જોયા કરું છું તો ભૂલ ઓ ઘણી રેકર લાગી છે એટલે મને શીખતા રહે છે હવે તો એને જ કીધું છે ને નિર્મળ પર્યાય નિર્મળ પર્યાય આજે જગત નું એવડું મોટું ગુણ જાગૃત છે જ્ઞાની હોય છે વિતરાગ થઈ જાય છે નવરા નથી વિતરાગ સાથે હા મને ચાર માર્ગ ખૂટ્યા સાંસો હાથ માં છપ્પન રહ્યા એ ચાર માર્ગ ખુટ્યા નફ થયા શિવ તેથી અમે પડી રહ્યા છીએ પડી રહ્યા તો લોકો કામ લાગશે અને અમે ખટપટિયા વિદરાગ કહી રહી છટપટિયા કે આવજો ત્રણ વાગે સતત રાખી તૈયાર કરી રાખી ખટપટ્યા ખટપટ ના કરે તેના માટે ખટપટિયા નિશય સંબંધ છે આ સંબંધ કેમ ચાલે છે એમાં ના તો ભાવો જે મુતી ના જે છે ભાવની હોય છે ધર્મ આવે તમને ખોરાક કોણ સમજે આ સૂક્ષ્મ ખોરાક ખાયા કરે એક બાજુ અને એક બાજુ છે કાઢવા માંગે એક બાજુ જમાડે સી રીતે રોજ માન માં નહીં જેને શરુ સમજાય છેવાય કશું જાય નહીં રોજનો શરુ સુ છે નામનો શરુ સુ છે નોબી પર સુ છે મુરત નબી કોએન કંધ્યા છે કે રિજ જાય જાય કે કેા નકબલા બેરાયા તો ભલા કતે ના સાલી જાગના સાર એક તરફ હોય એક છેલે નેની કસે ધની સુ ને તો ક્યાં છે તે ખાને કસે કતે છોડી દઈએ છોડી દેવાથી એક તરફ તરફ થાય છે કઈ પણ તરફેડ મારીએ છીએ તો મોક્ષ અટકશે ભૂગલ ને તરફેડ મારીએ છીએ તો મોક્ષ અટકશે ભૂતગલ નહી તરફોડ ના મારે હા ખરાબ છે કયું એટલે એને કદી લાગતું નથી સંકલ્પ એજ છે તે આરોપી ભાવ છે આરોપી ભાવ છે કેટલા પ્રકારના વિકલ્પ છે તમને જીવાત ને લઈને ધ્યાને હિંસા ઉપર બધું હિંસા અને આ વ્યવહાર પણ અનુસાર દેખે ને એટલે અમારું જીવન તમારું શું કરો એક ખર્ચ આક્રમ વિજ્ઞાન છે એટલે જ્ઞાની નામ એક પ્રસંગે અનુસાર કોઈ મેરા અંતરિક્ષ દશક એને નિર્મળ પર્યાય કીધી છે એનું નામ જ નિર્મળ પર્યાય દરેક ધર્મના આય એટલે ધર્મનાને દરેક ધર્મના દરેક ધર્મના ફરી શ્રી ફરી અત્યંત શ્રી સકેને સાઇડ સાઇડ કરવાનો ત્યાં નિમિત્ત છે એનો નિમિત્ત છે જો ગમતું લાવે જો આ કરી શકાય તો આ જાય ઓજા મને બધું ચાલુ અંકાર ના હોય વિદરાગ ની વાણી સર્વ માન્ય હોય વાદી પ્રતિવાદી બંને થાય પછી ગમે તે ધર્મ હોય ગમે તે પંથ નો હોય એનું નામ ગીતરાન્ય ન ને ભગવાન બોધેલું વિજ્ઞાન છે પ્રગટ થાય છે અક્રમ વિજ્ઞાન દસ લાખ વચ્ચે પ્રગટ થાય છે અક્રમ અક્રમ એટલે ક્રમ બંધ બેસી જવાનું એકાવ તારીખ કીધા છે અને આ જે ક્રમિક માર્ગ છે એટલે આચાર્ય મારાજ બહુ વાતો અમારી જોડે કરે છે બધા કે તમે અક્રમ કેમ કર્યો એમને તો એવું લાગે હાજી મેજમેન્ટ સડી ગયું શું બરાબર છે ક્રમિક માર્ગ નો જેનો પાયો જેને કઈ આપણે જેનો પાયો છે મહારાજ સાહેબ બેઠા બેઠા છે એમને પછી અસર જ ના થાય પરિણિત થાય પરિણતિમાં જ રહી શકેરંતર નિરંતર એક સમય પર નિરંતર જાગૃત પણ જોયું એ જ્ઞાની એટલે ઊંઘ માં પણ જાગૃત ના હોય એટલે બે વાગે યાદ આવે છે યાદ કરવું પડે નહીં ઉદ્ધવ કેવાય શું યાદ કરવું પડે છે ગમે તો રાતે અડધી રાતે જાગી જાય ને તો ઉચ્ચાર નીકળતો હોય સુતી વખતે પણ ઈ જોઈ સવારે ઉઠી તો ઈજ હોય દુધવારી હવે છ વાગે બાર નું થોકે મનમાં અમદાવાદ ધર્મ ધ્યાન ત્યારે ધર્મ ધ્યાન પૂર્ણ થઈ શકે એમ છે આ કારણ શુક્લ ની નજીક જ સ્વભાવ એટલે મોક્ષ દ્વારા માણસ ચાવે અને ધર્મ ધ્યાન સમજો ત્યાં સુધી સમજી શકો એમ છો ધર્મ ધ્યાન સમજ્યા તારાને સમતા બધો છે જુદા છે બંનેના રીત રમ જુદી છે વરાક જુદા બંનેના બધું જ જુદું ફક્ત પાડો તરીકે મારે સાથે વાત લોકો કરેગ માં આવું વ્યવહાર માં કેવાય અને શુભ ઉપયોગ વ્યવહાર તમારો તો શુદ્ધ ઉપયોગ હોય વ્યવહાર સુધી આદર્શ વ્યવહાર હોય કેવો આદર્શ એટલે જગત ના આજુબાજુ વ્યવહાર હોય એમની વાણી વર્તન આપણું મનનું વર્તન અને વિનાય વિનો બહુ કયા પદ ઉપર બેઠા વિનયું બીજી જગ્યાએ મન નું હરણ થાય તો બંધ થયા કર્યા નહીં એ તો કર્મ ધારા ને જ્ઞાન ધારા નો તો સતત પ્રવાહ ચાલુ જ છે કોઈ એક ક્ષણ એવી નથી જતી કે જ્યાં કર્મ ને જ્ઞાન ધારા નથી દ્રષ્ટિ ફેરફ થાય પાંચ છ લાખ રૂપિયા નો બાદ નું પહેલો થાય અમારે બિલકુલ છે સરકાર ને પેલા કાયદા ના આધારે સરકાર ગઈ ને હા હવે જગ્યા મોટી છત્રી નિશ્ચય સાચી વાત છે વ્યવહાર આદર્શ નથી ત્યાં નિશ્ચય નીચયું મૂર્ખાય છે અવકાશ પ્રાપ્ત થયો અને તે અવકાશ શું સાથે મળ્યો જ્ઞાની કૃષ્ણ જૈન સાધા જૈન બનાવે જ્ઞાન આપીએ તારીખી બાકી ના કરે ચાલુ પડે એટલે મહારાષ્ટ્ર જ્ઞાની કરી ના જ્ઞાની ભૂમિકા બંધ અને આ ચોવીસે કલાક રેવું વ્યવહાર તો ડ્રામેટિક નાટકી છે પણ હું સુધાર્થમાં ધ્યાન દે છે ને સુધાર્થ માંથી ધ્યાન દેવું એને શુક્લ ધ્યાન કર્યું શુક્લ ધ્યાન એટલે ધ્યાન ઉપયોગ ઉપયોગ કરવો પડે આ ધ્યાન માં રહેવું લખાણ ધ્યાન માં રહેવું સર એટલે એને આ જ્ઞાન અમે આપીએ છીએ કે શુક્લા ચાર છે ધર્મ ધ્યાન તો આપણા મહાત્મા રમસતા નથી ધર્મ ધ્યાન કરવું જોઈએ અક્રમ છે એટલે આપી દઈએ છીએ આપણે આપી દે પછી નિકાલ કરીને કાઢી નાખશું બધા કર્મો હશે તો વેચી બધા વેચી નાખશે ને તો પોતાની શાંતિ થઈ ગયો ગૌતુ એ મળી ગયું એટલે પછી રવા દે કરો નિકાલ કરી નાખે ને કરાવે હવે એને શુક્લા ધ્યાનના ચાર તેમાં જ્ઞાન આપીએ